બધા એમ જાણે છે કે આપડે જેમ બોલવું હોય બોલાય ના બોલવું હોય બંધ કરી દેવાયું એવું નથી તમને કેમ લાગે છે એ ચાડી નિમિત્ર કે આપડા સાડા પાંચ વાગ્યા સુધી વાગ્યા કરેપ કોઈ વાગે છે એમની પ્રકૃતિ ને મળતા આવે ને તે ક્યાં થાય કેવું કરે પોતાને ભૂખ લાગે એવું બોલવું ભૂખ લાગે એટલે આપડે એમને એમ કેવા મારી પાસે આવે તો બધું ચાલે બઉ મહામ કેટલા અંતરાયું છે સમજાય મારામાં કઈ કથા છે ના ના દસ હજાર રૂપિયા હોય ને ભાવ જેને થયેલો હોય ને તેને લે આવ્યું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 હું જે કઉ છું તે બાય કે નહીં કરવાનું આવું કરવાનું કેશું એને બાય ને બાય ને સમજ પાડી કેતા હોય પણ હવે તમારામાં હાથ નઈ ગાળો કે મુશ્કેલી ના મુકાય એમને જઈને કેવાય અમારે કેમ આનંદ થાય તમે શું કરો હવે કહો ઘણી ના પછી પૈસા ખર્ચીને અમારો આનંદ થાય એવો રસ્તો કરી